ઓફિસ માં બેસાય નઈ તો ઘરે જઈને બેઠી જઈએ અત્યારે ઓફિસ બેઠા કામે કરીએ થાય છે અમારે તો ઇન્જેકશન લેવું હોય ને જાગૃતિ બઉ એટલે મુશ્કેલી પડી જાય તો મને દ થયું ને દ જ ગણાવી ફર્યા કરો પણ મને ખબર પડી જાય જેમ તમે ગુલાબ લઈ નઈ ખબર પડતી અંદર આમ ફરજ છે એ પણ શુલ્પ આવે છે બહુ સારો હા સૂક્ષ્મ રીતે ના ખબર પડે બરાબર ને દાદા આપને ખબર પડી જાય લિવરમાં ત્યાં શું થયું કે આ સ્પ્લીનમાં શું થયું હિનમાં શું થયું કે લીવરમાં શું થયું આપને ખ્યાલ આવી જાય હા ના ખ્યાલ તો આવી જાય આમ બધું ક્યાં ક્યાંનું પરિણામ છે બધું આવી જાય હા આ પછી દવા મટાડવા માટે દવા કરીને ત્યારે ત્યાં ભરણી થઈ છે જવાબ આપે ને અહનકાર્ડ થાય એટલે તમારી અહંકાર બરોબર દોષો કાઢે આપડા આપણા દોષો કાઢે દોષો કાઢે આપડા મોટો કર્યો જેને એ કર્યું એવી દશા થતી કોઈ નું અપમાન ના સહન કરેલું તેનું અપમાન સહન કરવાનું આવે લક્ષ્મી એમ કે છે કે દોષ હોય એ દોષ બતાવે એમાં ખોટું શું આપણામાં દોષ હોય આપણામાં દોષ હોય દોષ બતાવે તો ખોટું શું એ ખોટું નહિ ખોટું કઈ શું નથી પણ સહન ના થાય મારા એ કે છે કે એ વખતે એવી જાગૃતિ રાખવી જોઈએ કે મારા દોસ્ત છે જાગૃતિ રાખે તો એ ઉડી જાય કારણ કે બીજા બહાર ના માણસ જોડે પ્રશ્ન ઉભો થયો એ કોમન સેન્સ જે છે બુારે છે એમાં બુદ્ધિ છે કે નહીં જુદી વસ્તુ હા એ કુદરતી ગિફ્ટ છે કુદરતી ગિફ્ટ છે આંતર સુધી હોય તેના આધારે બુ આવે બુ દોઢ દેખાડે બરોબર ગાઈડ પરિણામ प्रज् प्रज्ञा नज्ञा न प्रकाश था अच्छा सूद ठीक सारा गणाय काम कर બઉ સારા કામ એ સારા કામ થાય ને ગામ છે એને સાધુ પણ સાધુ ત્યાગ કર્યું બધું ફોન ના પડે એ બરોબર જ્ઞાન પછી કહેવાય બરોબર છે એને તો કઈ ટીબી હતો ને લંગ્સ નો ટીબી હતો શું ખબર નહિ ટીબી હતો કે મને ખબર ને એવું કીધું મારા મા નથી આવું કાયમ જ જાણતા નથી બરોબર આપણે કઢા કરવા પડે છે પણ આજકાલ તો ત્યાગ ન કરે તો એનું મહત્વ નથી ક્રમિક તો આજે બાર જે ત્યાગ કરે તેને જ માણસો ગમે ત્યાગ ના કરે એને માણસો રમે નહી એવી વાત છે ને ત્યાગી હોય કરાવે છે હકીકત નમન માટે કરાવે છે હકીકત એમ છે નમન માટે કરાવે હા અને એ ત્યાગ કરતા જ નથી ને તો કરું છે હા એવું કઈ કરું છું શું કર્યું ઘણા સાધુ ને કહું છું તમારે ઉદયકર નથી ઉદયકર એ તો એ સમજે સાધુ એમ સમજે ખરા પણ ઉદયક્રમ તો એ વાત સમજે છે જૈન ઉદયક્રમ ની વાત તો સરકી સમજે છે ઉદયક્રમ તો પહેલા ચાલુ આવે છે ઉદયક્રમ સમજતા સમજતા નથી વર્ષ પડે ત્યાગા ત્યાગવે નહી નહી ત્યાગ ના સમજવે આ ત્યાગ ના ત્યાગે તો બઉ બધું વાક્ય પોતાની જાતે જ્ઞાની માનતા નથી પોતાની જાતે પણ જોઈએ જ્ઞાની વર્ભાદ ત્યાગ બધો થાય ત્યારે બરોબર ખરેખર જ્ઞાની હતા પણ આમ ક્રમિક માર્ગ નો ભ્રમણા થાય ને ક્રમિક તમને આમાં કેટલા સંભાળો નિકાલ એ બધું ઉદયકર છે એ બધા ઉદયકર આવ્યો પટેલ ઉદય એ બધું ઉદયકર્મ છે એ રાતે જવાનું શરૂ થાય ગયું તમને ત્યાગ કરવાની વાત હું બોલું કોકની પાસે ખોટું લાગે હા ના બોલાય તમને જ કેળાય બધું બરોબર સબૂત માણસો ને જો તમે ચિંતા અને ઉપાધિ નહી બધે અને બાહ્ય ચિંતા છે દાદા અહિયાં પણ એવું છે ને અહિયાં પણ આધી વાધી ને ઉપાધિ એ તો જે સંસારી કામોમાં તો વ્યવહાર નથી ચિંતા નહીં અને પછી હા એ ચિંતા નહીં ચિંતા એ મોટા મોટું હા ચિંતા નહીં મોટા મોટું છે હા એ વાત અહંકાર ની ચિંતા છે અહંકાર ગયો ચિંતા જાય એ વાત ક્યારે વ્યવસ્થિત નું જ્ઞાન આવ્યું તો ચિંતા કરી અહંકાર ચિંતા નહીં આપીએ તો લોકોને અપાયું નથી કરીએ જ્ઞાન આપીએ ત્યારે બધા આપવો પડે ને એને ક્રમિક માર્ગ માં લલિત પ્રભુશ્રી મોટા હતા એટલે કે લાવો કહે મને નહીં આવડે આપ્યા ને હા તો વિકટોર્યાની સાથે એટલે એટલે આખા દુનિયાને પાછળ સંધી છે હા માટે આયુ કે બોલતું નહીં આવડે એટલે પ્રોફેસર શું કહે다가 અમાર ફોર્મ્યુલા ફોર્મ્યુલા ગાલી બોલ ભરકાતા હા કેમવર સાથે દુગો બનાવતા હા આપના તમારે ને કેની કે आवाज છે તમારે અંબાલા ને બધું કેતા સુધી કહીએ આપણે <ślag> <nops> મારે સ્વામી ભગવાન નું સંધ્યા હતા બરોબર કેવો જોઈએ તો પણ એવું કેમ બોલતા હતા એ પોતે કેતા વરુષ આદાર્થ પહોંચે છે એવું નથી પણ એ પોતે મારે સ્વામી ભગવાન નું તો સંધ્યા હશે ને જ્ઞાન બરોબર તો પછી એમને એ પ્રમાણે વર્તું બધો ખરો પણ એ પ્રમાણે વર્તું જોઈએ ને એમને ના એમ કે વર્તે કે ના એ જ્ઞાન એ જ્ઞાન થી વર્તનમાં ના એ પોતે ભાવના કર્યા સાધવાળી ભાવના સાધના થાય બાકી બીજું કઈ થતું નથી એટલે મને તો સારું થઈ છે સારું ધુમાડા માં બીડી પૂછતી રહી તમે શું કરો એમ કે જે મેદય કરનારી કઈ એમાં કરતું નથી પછી જે સમય ના થઈ બે સમય થઈ આજે ન થઈ તો કેટલાક લોકોવાસ કરવો એમ કે ઉપવાસ ના થાય તો અજંપો થાય અજંપો થાય આપણું વિજ્ઞાન શું કે જુઓ હા એ શું થાય છે તો જોવાનું અને આ પાંચ આ ને બસ में मुक्ति आपे अक्रम ना तो, तो मार्ग ना हो ना कहीं राजा दगा क्रमिक मार्ग बता ये समझत नहीं बदा क्रमिक मार्ग मैं आर्ग ने बड़बर समझता प्रयत्न करें तो इसके के? आ, हो तो तो से है? है? है है में समझे पर मैं चाकी वो आई आवे पठी, पठी तो तरफ कोई जगह दुराग्रस नहींग्रस नहीं તમને એમ લાગે કા ખ્યાલ રહેશે દાદા હવે એવો મોટો નિશ્ચય કરેલો છે બીજી અડચણ બધી આવે જો તબિયત સીલીપ સિલેપ આય ને કહ્યું સીલીપ આવી હોય તો વાર કહી દેવું જોઈએ એ આપણને આમ કેમ ને કયું તો આમાં સીલીપ આવી જેવું છે ઉદય આવે ત્યારે સુધરે ઉદય આવે તારે સુધરે કેવી ના પડે બરોબર પણ પાછો ઉદય આડત આવે એ પાસે તમેશાળ દેતો મનમાં એમ કેવી જ દેવય આવે ઉદય ના આવે લંબાયા કરે લંબાયા કરે એ તો શબ્દ કરવાનું મેં કહ્યું સારો આવે <coughs> તો પણ સંભાવ્ય નિકાલ કરવાનો સારો આવે એ કેવી રીતે નિકાલ કરવાનો હા સારો વિચાર હોય એનો સંભાવ્ય નિકાલ એટલે કેવી રીતે બને એ મનમાં થશે એનો મીઠાશ ના આવી જાય મીઠાશ નહીં આવે છે હા હા મેહંકાર નહીં આવો જોઈએ ના એટલે બીજ પડે પાછ ના પડે બધું સંભાવ્ય નિકાલ કરવાનો મારે તો પણ ધુમાવી નથી થવાનું બરોબર ના આવે કૃષ્ણ ભગવાન નો ભય ના રહે છોકરો ના હોય ચિંતાથી જ્ઞાન છે બધું આંધળું થઈ જાય આંધુ થઈ જાય ફ્રેકચર થઈ જાય બહાર થી બહાર જુએ જ્ઞાન બ્રહ્માંડ એટલે શું આ બ્રહ્માંડ બધું બધું બ્રહ્માંડ જ છે આ બધું આ એનો બધું હા પણ મેન્માનકા થયો ત્યારે બ્રહ્માંડ માં વિચાર આવ્યો બ્રહ્માંડ એટલે બ્રહ્માંડ કે છે એટલે બ્રહ્મા કેવો આત્મા જુદો છે પણ દાદા આપ કહો છો ને કે જ્ઞોમાં તન્મ કાળ નહી થવું તો આમાં તન્મ કાળ આવ્યું છે તન્મય થવું નહી એમ આપે કહેવું છે આમાં કહેવું છે ત્યારે બ્રહ્માંડમાં કહેવાય હા પણ આ જગત આખું જ્ઞ તમયા છે ને તમને વિચાર આવે ને તે પણ તન્માયાળ થઈ જાય જગત તમે ના થયો તમે જુઓ શું વિચાર આવે શું બહાર એટલે પોતાના સ્વરૂપમાં એટલે રિયર માન કરું રેમાન એક આત્મા પૂતગલ ને ચાટું છે કે પૂતગલ આત્મા એ ચો છે કોઈ પણ જીવન ને નિમિત્ત આ તો વ્યવહાર માં આત્મા છોડી પડ્યો કે આત્મા આ પૂતગલ છોટો એટલે આમ થયું આત્મા પૂતગલમાં તમે કાપ થયો એટલે આમ થયું પણ આત્મા ભૂતગલમાં કોને ફરજ પાડી ભૂતગર ભૂતગલ છે ને એ બધું એવું છે કે આ આત્મા છે બેન ભેગા થવાથી કોઈ કરતું નથી એટલે મૂળ ભાવ ને સુકી જાય છે બે થઈ જાય છે પછી જયારે મૂળ ભાવ માં આવેક નજીક માં કેવી રીતે આવ્યા બંને નજીક નજીક માં આવ્યા કેવી રીતે એવિડન્સ છે ને આ વ્યવહારમાં ભેગું થઈ જાય બધા વ્યવહાર બધો સંજોગો નો ભરેલો છે ત્યારે એને સાધનો મળી આવે શાસ્ત્રો જ્ઞાની પુરુષો બધા સાધનો મળી આવે ત્યારે પોતાનું સ્વરૂપ સમજે ત્યારથી એ સુવા મળે એક ભાવ બે ભાવ પંદર ભાવમાં પણ ઉકેલ જાય કુટા ઠેવું લાગે છે ને કાયમ લગા તો આપણે તો બહુ કૃષા ઉઠી ગેલી